શ્લોક નંબર વન ફિફ્ટી સેવન મદાશ્રિતૃપેરધર્મ શાસ્ત્રમાંશ્રિયલા પ્રજા સ્વત્રવત્લ્યાસ્થાપ્યો ધરાતલે પ્રેમ વેરો કરવો ચરેકારેમ ચા હોય પછી આવે છે તો ક્યા ધર્મ રાજધર્મ ની બધે પાલન કરતા રાજા એ આવવા દીધા સિવાય ધર્મ નું પાલન કરવું આસ્તિક થઈને પ્રેમભેરો વ્યવહાર કરવો ક્રૂરતા વિના અર્થ સંપાદન કરવો મર્યાદામાં રહીને વિષય ભોગવવા ઘણું કરીને વિષયમાં પ્રવર્તા પછી મર્યાદા રહેતી નથી તે રાખવી દીનતા દેખાય વિના પ્રિય વચન બોલવા પ્રિય બોલવાનો અર્થ કોઈ એવો ન સમજી લે કે કાયર છે શૂર બને પણ નિરર્થક બકવાટ ન કરે શત્રુ પરાજય કે સંહાર તો જરૂર કરે પણ તેની બળાઈ ના હાકે દાન કરે પણ કુપાત્રમાં નહીં કુપાત્ર દાન લેવામાં હાજર જ હોય છે તેવા પાત્ર હાજર નથી હોતા સાહસી બને પણ નિષ્ઠુર ન થાય દુષ્ટો સાથે મેળ ન રાખવો અર્થાત મીઠો વ્યવહાર તો કરવો પણ દુષ્ટો સાથે નહીં બંધુઓ સાથે ઝઘડો ન કરવો પરાક્રમ બતાવવો પણ અંદરો અંદર નહીં જે વફાદાર ન હોય એવાને ગુપ્તચર ન રાખવા મીઠું મીઠું બોલનારાને ન રાખવા હિતમ મનોહારી દુર્લભમ વચહા કોઈને પીડા વિના જ કામ કરવું પ્રગતિ કરવી પણ કોઈના ભોગે ન કરવી દુષ્ટોની આગળ પોતાના કાર્યોની વાત ન કરવી તો કામ બગાડી નાખશે સિક્રેટ રાખવાની ક્ષમતા કેળવવી સ્વમુખે પોતાના ગુણ ન કહેવા કીધા વિના રહેવાતું હોતું નથી બીજાના ગુણો કહેવા સજ્જનોનું ધન પડાવી લેવું નહીં તે ઘણું કરીને તે ઘણું સહેલું હોય છે તોય સામુખે પોતાના ગુણનો કહેવાનું સંસ્કૃત વાક્ય શું છે અવિકત્થાનાસ્યાત આપું નહીં અવિકત્થાના એટલે ન બ્રિયાન આત્મનઃ ગુણાન ન બ્રિયાન artham bruyan na cha satsu gunan bruyan na cha atmana artham bruya atmika asat gunan bruya na cha એનો અર્થ બે પ્રકાર થાય છે તો બીજાના ગુણ કેવા એમાંથી છૂટી જાય વાક્ય આ બધા ભગવાન વાક્યો ભીષ્મ પિતા છે બહુ અનુભવી છે ને એટલે એવા વાક્યો સરસ લઈએ મહાભારતના વાક્ય ઢાકી રાખવો કોઈ એક અર્થ લઈએ કે પ્રકાશિત કરવા નથી આત્મના પોતાના નહી એટલે એમાં બે આવી જાય બીજા નું ગુણ કેવા અને પોતાના ગુણ ઢાંકવા બોલું પોતાના ગુણ ઢાંકવા એવો આખા વાક્યનો અર્થ લઈ લો તો પછી બીજાના ગુણો કહેવા એ અર્થને ચાન્સ ઓછો રહે પછી હા ઉપરથી લેવો પડે વાક્યો એવા છે બધા કે અનેક વાક્યો છે અને શોર્ટ શોર્ટ વાક્ય છે એક આખું શ્લોકનું વાક્ય નથી અર્ધા શ્લોકનું વાક્ય નથી એક પાદનું એક વાક્ય પણ એક વાક્યમાં આખા શ્લોકનો અર્થ ભરતી ત્યારે એવા સરસ મહાભારત ખો છે મહાભારત સાંભળે લોક માં એવું કેવું મહાભારત વાંચે તો ઝઘડો થાય એવો થાય એવું કે છે મહાભારત માં કીધું નથી પોતાને જરૂર હોય તોય પણ ગુના ની પૂરી તપાસ કરાવી ના કોઈને ઉતાવળે દંડ ન દેવો ગુનેગાર ને જરૂર અને પૂરો દંડ દેવો મંત્રણાને જાર ન કર અપકાર કર્યો હોય તેનો વિશ્વાસ ન કરવો તે મીઠું મીઠું બોલતો હોય તો પણ ઈર્ષા રહી પોતાની પત્ની ની રક્ષા કરવી ઈર્ષા રહીત થવું અને પોતાની પત્ની ની રક્ષા કરવી રાજા સ્વયં ચોખ્ખો રહે પણ કોઈની સાથે ઘૃણા ન કરવી પોતે નિર્દોષ હોય તેનાથી બીજાનો તિરસ્કાર શક્ય હોય તો કેરા રહી ન શકાય પોતે નિર્દોષ હોય તો જેનામાં ખામી હોય તેનો આદર ન થઈ શકે માટે સ્ત્રી સેવે રાજધર્મ છે સ્ત્રીનું અધિક સ્ત્રીનું સેવન અધિક ન કરે કારણ કે તેને વધારે સહેલું આગળ હોય કોઈ તો એને ભોગની પ્રાપ્તિ હેલી હોય પાછલા માણસો ભોગ ની પ્રાપ્તિ હેલી ન હોય હેલી હોય એટલે કરવા માંડવી એવું નહીં તો ઈ આગળ નહીં રહે વધારે ગોળ છે એનું પાણી રાખી તમે રાખો માંસ નો ટુકડો મૂકો તો કીડિયું ક્યાં ચોટે એ તો નિર્દોષ છે એટલે એને કોઈ બીજો એવો વિવેક નથી કે આમાં લાશ જાય કે ઓલું થાય એમ એટલે માણસને સ્વાદ ભગવાને કુદરતી સ્વાદ એમાં મૂક્યો છે કુદરતી સ્વાદ મૂક્યો છે પણ અહિત કરવો એવો નો કરવો પોતાનું અહિત આલોક ને પરલોક માં થાય એવો સ્વાદ ન કરવો ઓલા બધા કઈ સ્વાદ નથી હોતો એવું નથી એમ કોક કેતા હોય ને કે બીડી પીવી એમ શું ટેસ્ટ આવતો છે તો એમ નહી આવતો હોય અમ હાવ ખોટા ખોટા છે વ્યસન મૂકીને ના મળે કરવા નેચરલ મૂકી ને વ્યસન મળે છે કરવા માણસો મારે હાકર દઈ તો અફીણ લે અફીણ વેચીને હાકર ન લે કઈ એટલે મિસ્ટમ ભણ જાય પોતાનું ભૂંડું થાય એવું ન લેવું પેટમાં દુખવા મળે કે નાવા જવાનું ધોળાધોડ થાય અથવા તો પરલોક માં મુશ્કેલી થાય એ બધા અહિતમાં બધું માં નથી લખ્યું કે ધર્મ લોપા એવું નથી લખ્યું વ્યાસ ભગવાન ની છે આ એક શબ્દ લખે બધા અર્થ આવી જાય ના સ્વાદિષ્ટ ભોજન જમવું પણ અહિત કરો મર્યાદા છે અહિત કરવો કઠિન હોય છે એમ કયો કઈ વાંધો નહીં આલોક ને પરલોક નું ભૂંડું થાય એમાં માણસ એટલો બધો વળગી એવું નો જમ એવું ખાલી નો કીધું કે પરલોક માં વાંધો આવે એવું નો જમ બે કવર કરી લીધાતા ના હિતમ રાજા એ તો એટલા માટે કે એનું પરલોક માં થાય તો કઈ બઉ વાંધો નહીં પણ એની વાજાનું થાય ઈ સીખે એટલે બીજા ને ચરતી શ્રેષ્ઠ તદત એ વેતરો જ ના સયત પ્રમાણ કરે લોક અનુવર્ત એટલે ઈ કરે એમ બધા કરે એટલે ઈ જો પોતાનું હિત બગાડે તો પોતાનું તો બગાડે છે પણ બીજા જાઝાનું બગાડે એટલા માટે મારે અસ્તબ્ધ પૂજય માન્યાન ગુરુન સેવે અમાય પૂજયાત માન્યાન પૂજયાત માન્યાન પોતે તો અકડ ને અકડ માલિપ હોય એમ પૂજ્ય રાખે પૂજિયાત માન્યા ગુરુ સેવે બઉ ઝીણા ઝીણા ઓલા તફાવત લખ્યા છે માન્ય પૂજિયત ગુરુ સેવેત અહીંયા અમાય અને ઓલી અસ્તબ્ધ માન્ય હોય એની પાસે ધરાક વિનય વિવેક વાળું માન્ય હોય એટલે રાજા હોય તો એને એ પોતે ગમે એમ કરીને કરાવે હોતે આગેવાન હોય તો જેમ ચાલો કરી દે પણ પોતે માલિકા એક કેવો છે સત્તા ઉપર આવે પેલા આવી જાય આગળ કીધું પેલા ઓયું બેઠું જઈને બેઠું બેસી ગયું હોય આ રાજગાદી પછી બે પછી વાટ જોવેદને વિનિત ભાવે ગુરુજનો નો આદર સત્કાર કરવો સત્તા ઉપર આવે તો મિત્રો બરોબરિયા માટે કઈક કરી બતાવાનો ભાવ થઈ જતો હોય છે એ થઈ જાય નિષ્કપટ રહે એવું નથી કીધું કેવા વ્યાસ ભગવાને શબ્દો લખ્યા છે અમાય માયા ન રાખવી માયા એટલે કુળ કપટ લૌકિક ભાવ બધું એમાં આવી ગયું કપટ રાખે કપટ એવું જો શબ્દ લખ્યો અક્કલ આપણે વાપરવી જોઈએ આવો કેમ શબ્દ લખ્યો બીજો શું કરવા ન લખ્યો એનો પર્યાય બીજો કેમ ન લખ્યો માય એટલે થાય કે ભાઈ કુળ કપટ વિના તો કપટ જ કેમ ન લખી નાખ્યો ભગવાને અને મિત્રો બરોબરિયા માટે કઈક કરી બતાવવાનો ભાવ થઈ જતો હોય છે પણ ગુરુજનો નિરથક દેખાતા હોય છે વધારે માં વધારે તમે ઉપયોગ અમારો કરો તો શું કરવાનું તમારે પૂછવા આવવાનું ગુરુ ને જો ગુરુ નો ઉપયોગ હું કાપડ ધમકાવે એટલે કા ધમકાવે ને પછી મોટામાં મોટું શું મોટામાં મોટું શું કેવાય કે પૂછવા માથે ટેક્સ કે આપડે કઈક કરવું હોય તો ઓલે બીજા માટે કરવું હોય એમાં કીધું એના માટે તો એ કઈ થોડી પૂછવા થોડું જવું પડે એને માટે તો કરી બતાવીએ એટલે રાજાને એવું પોહાય નઈ એવું કીધું આપું ના પો એટલે આમાં બધા વાક્યો છે બધા પોહાય ને એવા છે પેલો દાણો પોને ઢમઢોલ થાય ને એવા નથી બે ભાગ છે અને બે ના એક એક વિશેષણ અસ્તબ્ધ અને પોતાને જરા કઠણ પડે તો આપડે ગુરુકુણ માં ભણતા અને સાધુ થાવા ત્યાર થયા એટલે પછી એના બીજા એ કોધુ થામાં મોટી લંગર છે તારો વારો કેદી આવશે આ જગ્યા મહંત ન્યા થયા અને સીધા મહંત થઈ ગયા પછી ભગવાન હોતી થઈ ગયા અર્ધા અર્ધા પછી બીજા બીજા માણસો વિરોધ કર્યો કે તું ભગવાન નહી એટલે બધું એવું થઈ ગયો એટલે અર્ધા પર માટે અમાય એટલે પોતાના કલ્યાણ ને માટે થયો હોય ગુરુ ને સેવે અમાય અમાયા અર્થ તો જેટલા કાઢવા એટલા નીકળે છે પોતાના કલ્યાણ માટે એને સેવા તેને બદલે કે આ લોક માટે હોય ને ગોવાય જ એવો વિચાર કરે મારું મારું મારા જીવ કલ્યાણ ક્યાં થાય એવો વિચાર કરે તો આપણું ગોઠવાય મુ આપણે થઈ જઈએ ગુરુ સેબ અમાન્ય માન્ય પૂજાય માન્ય એટલે સજ્જન વડીલો કઈ કમ છે તે આપણને માને નહીં ઉદંડતા વિનિત ભાવે ગુરુજનો આદર સત્કાર કરવો એટલે વાક્ય ગુજરાતી લખવામાં આવે તો ગુરુ સેવત અમાલ્ય બે નો ભાવ એ અલગ અલગ છે ગણો ફેર છે માન્યાન એટલે તો પૂજ્યજનો એમ અને ગુરુ એટલે એ પાછું અલગ વસ્તુ સત્તા ઉપર આવે તો મિત્રો બરોબરિયા માટે કઈક કરી બતાવવાનો ભાવ થઈ જતો હોય છે પણ ગુરુજનો નિરથક દેખાતા હોય છે ગુરુજનો માટે કઈ કરી બઉ થાય કારણ કે એ બધા ગયા હોય છે ને ગુરુ હોય તો થોડો પચી વરણ હોય નન યુઝ માં ગયા પછી તો માંડ બીજા વારો આવ્યો પરંતુ નિષ્કપટ ભાવે તેમની સેવા કરવી પરંતુ નિષ્કપટ ભાવે તેમની સેવા કરવી નિષ્કપટ શબ્દ એમાં નાનો પડે છે અમાય જે લખ્યું છે મૂળ લખ્યું છે એની આગળ નિષ્કપટ ભાવ છે એ નાનો પડી નિર્દંભપણે દેવતા ની પૂજા કરવી એટલે બીજાને બતાવવા માટે ન કરવી બીજા કરે છે એટલે ન કરવી બીજા જેમ કરે છે એમ હું કરું હું એવું કરી દઉં બીજા શું કરે છે એટલે તમારે તો સીધી ભગવાન ભક્તિ કઈ છે નહીં ને તમે દેવતાની ભક્તિ તો તમારામાં છે નહી ને બીજા કરે છે બીજા આમ કરે છે એટલે હું સેવા એમ કરું બીજા આમ કરે છે એટલે હું આવી રીતે સેવા કરું અથવા તો બીજા કરે છે એના કરતા હું કઈ કામ નથી એના કરતા વધારે દઉં એટલે ભગવાન ની અરે તમારે હાંધો ન તમારે હાધોર્યો બીજા ની અરે થઈ ગયો કોક ની અરે સેવા કરતા કરતા દેવાના અર્ચે તંભેના દેવાના અર્થે ભક્ત્યા ભક્તિ ભાવ છે એ બધું ભગવાન સ્વીકારે છે પણ તમારા માલિકા કેટલું છે માણસ સગવડતા જો કાગુલો બહુ કરે છે આવી સેવા તો હું એવી કરું દુર્યો છે યજ્ઞ કરે તો આપણે ક્યાંક તાણ છે ફળના વે ઢગલા કરો અને બીજા ઢગલા કરવાની યજ્ઞ કરો યજ્ઞ બીજા કરે છે તે નિર્દંભપણે દેવતાની પૂજા કરવી સત્તા સંપત્તિ આવ્યા પછી દેવતા કે ઈષ્ટ દેવતામાં રસ રહેતો નથી પળાવ જેવા થઈ જાય પળાવ ગુરુજી દઈ દે હું માગી મારી મુલાકાત ન કરાવ નિર્દંભપણે દેવતાની પૂજા થાય ભગવાન માં એવું ભગત હતા પૂર્ણ સત્ય નવાય હતા મોનિટરિટર અમારા મોનિટર હતા ફક્ત બે મેળ નો આવે એ તો અમે રાખ્યા એટલે મેળ આવી ગયો અમે પાછા ભગત રહ્યા ભગત બનાવીએ કે ભગત છે પણ આ નવા બને તો નથી નિર્દંબે દેવતાની પૂજા કરવી સત્તા સંપત્તિ આવ્યા પછી દેવતા કે ઈષ્ટ દેવતામાં વ્યવસ્થામાં બહુ રસ આવે છે આ વ્યવસ્થા એમાં એવી વ્યવસ્થા નગત થાય છે એવી વ્યવસ્થા કરે તો એવું થાય પણ એવું ન થાય ભગવાન ભીષ્મ પિતા ને ક્રોસ ગુણો નિરૂપણ શા માટે કરવું પડ્યા પછી એવું ક્યાંય હોતું જ નથી હોય ગુણો બધી જગ્યાએ આવું હોય એવું નથી કેવાનું કઈ નેવું ટકા નો હોય દસ ટકા નો હોય દસ નો હોય પંચાણું પંચાણું પાંચ નો કે હોય કોક જો રાખે તો રે ન રે કે નો થાય એવું નથી આપડે પંચાણું મોનીટર નહીં તો પાંચમાં ગણાય ગયા એટલે વાંધો નથી કદાચ ની કીએ કે મોનિટર નો હોય તો ભગત નો હોય તો કઈ વાંધો નહીં આપણે પણ એ સત્ય કેવું છે પંચાણું પાંચ જયારે ધર્મા ના કાટુકા એ કઈ અશક્ય જ છે એવું નથી ચોક્કસ જાત અઘી એટલે અશક્ય છે એવું નથી કેવાનું ભીષ્મ દાદા પંચાણું નો રેશ્યો છે માં કોઈક આવે એટલે ભીષ્મ દાદા યુધિષ્ઠિર ને માં લેવા માંગે છે ભીષ્મય કીધા છે રાજધર્મ કોને કીધા દુર્યોધન ગુરુ ન હોય એટલે પારકા માણસો કેવા પડે કોણ વધારે કોને કથા માં વધારે રહો હોય કઈ માણસો આવે ને તો બહુ કથાહારી થાય છે આ ગુણ કોને કીધા યુધિષ્ઠિર એના પક્ષ ના હતા કે હામા પક્ષ ના હતા એને કથા કરવા ન્યા ટેડ જવું પડ્યું ભીષ્મ દાદા ભીષ્મ ને કથા કરવાની છાવણીમાં ભીષ્મ દાદા યુધિષ્ઠ ની છાવણી કથા કરવા જવું પડ્યું તો નતા દુર્યોધન ની કેટલા હોફાઈ ને કે નહી કેટલા હતા તેમાં એક કથા નહીં સાંભળી ભગત અમારો ઉપદેશ લેજી તમે હું સાક્ષી માં ગયો છો તમારી જવાબદારી આવી ગઈ નથી નિર્દંબે દેવતાની પૂજા કરવી સત્તા સંપત્તિ આવ્યા પછી દેવતા કે ઈષ્ટ દેવતામાં રસ રહેતો નથી અનિંદિત રીતે દંભ રાખી કરતો નઈ ઓલો કરે છે દુર્યોધન બહુ મોટો યજ્ઞ કરે છે એટલે તું કરતો ને આપડે અંદર અંદર દુર્યોધન નું યુધિષ્ઠ કઈ નઈ તો કેવાય ને ઘરના યુધિષ્ઠિર ઘર દુર્યોધન ને કઈ થોડું કેવાય મોટાભાગે આપડી પૂજા હોય એવું હોય તો એટલે એટલા માટે પંચાણું પાંચ નો એટલે ભગવાન માં ર કટ થઈ જાય અને ભગવાનમાં આપેલા થતું જ નથી અને થાય તો પછી દંભેથી થાય એમ પેલા તો સત્તા નો દોર આવે તો પેલા ભગવાન માં રહ જ નથી રહેતો રાજની સત્તાની તો ક્યાં વાત રે અહી કઈક પણ ક્યાંક તો પછી ભગવાન માં રાહ નો રે અને ઇનકેસ રો તો દંભેથી રે બોલો કરે તો હું ક્યાં કમશું ઈ રાજા છે તો એને પાસે ઈ કરીએ કે આપણે ન કરીએ આપણે એને કરતા સારું કરી દઈએ અથવા તો કાતો ઈ કરે છે એમ કરીએ આપણે એટલે તમારે ડાયરેક્ટ તો ભગવાન નથી તમે તો કઈ કરો છો એ કઈ ખબર નથી અદંબેન વાક્ય હું છે ઇચ્છેત અકુ અનિંદિત રીતે ધન સંપત્તિ ને મેળવવા ઈચ્છું સંપત્તિ નો વાક્ય આખી જિંદગી વિચારે થોડા પડે આખી જિંદગી રાખે તો થોડા પડે ભીષ્મ પિતા એમ તો બરાબર બહુ મોટું પાત્ર છે મહાભારત નું કૃષ્ણ સિવાય અનિંદિત રીતે ધન સંપત્તિ ને મેળવવા ઈચ્છવું નિંદિત રસ્તે થી મેળવવું સહેલું હોય છે નિંદિત રસ્તે થી હાલ હોય ને અનિંદિત છે બહુ મુશ્કેલી વાળું નિર્દોષ સંપત્તિ ઈચ્છવી રાજા છે એને સંપત્તિ ઈચ્છવી છે વાક્ય ઇચ્છે એમાં એવું પાછું ધન નો લખ્યું શ્રીયમ ઈચ્છે એને લક્ષ્મીને ઈચ્છવી કારણ કે રાજા છે વતર્થે નો ઈચ્છવી પણ આગેવાન છે એને પોતે બાવા હોય બધાને બાવા બનાવી દેવા પોતે બાવા હોય તો બધા એવો જ ભાસ થાય કે આને ચાંદરાયણ તો એટલે શ્રી એમ એ છે પોતે આગેવાન થઈ ગયો હોય એટલે બધા એવા ન કરતા મહારાજાને આમ થોડોક કટાક્ષ કર્યો છે કે તું વનમાં હો તારે જવું પડે બધાને ભેડો ફેરવ છો એવું ન કરવું અને બિચારા સુખે રહેવા દે શ્રી એ તો ઈચ્છા કરવી પણ પાછું ધ્યાને રાખવાનું અનિંદિતાક્ષ સેવેત પ્રણય દક્ષ્યા હોય ને એને બહુ હૃદય થી પ્રેમ ન હોય એમાં જેમ વાક્યો લખ્યા હોય એમ પણ આમાં બે શબ્દો છે બે વિશેષ પ્રણયમ હિતવા દક્ષ સીતે પ્રણયમ હિતવા દક્ષ સાર આવો એને અનુભય ભલે એમ કર્યો બહુ હોશિયારી કરવી એના કરતા લાગણી કરવી હારી બહુ હોશિયાર થઈ જવું એટલું બધું હારું નથી એમ પણ હઠ નોબ્દ આમાં ક્યાંય આવતો નથી શ્લોક માં નથી આમાં હકીકતમાં તો એમ આવે કે દક્ષ હિતવા પ્રણા સેવત પણ ઈટ નથી અન્વય ફીટ નથી બેસતો હિતવા આવો અન્વય થઈ શકે દક્ષા એમાં દક્ષમ લખ્યું છે સેવે અકાલિત સમય વિના સેવા ન કરવી પઠાણ મને તો અકાલિત દક્ષ સણય પ્રણાયામિયારી બતા અન્વય કેમ કર્યો છે હઠ છોડીને હઠ નો અર્થ સેનો એ ખબર નથી પડતી અને દક્ષતા એમાં આપી છે એટલે દક્ષતા છોડવા ભીષ્મ પિતા ને દક્ષતા ઉપર એલર્જી નથી રાજાને તો દક્ષતા જોઈ પણ ના પ્રાણાયામ હિતભાઈ લાગણી છોડીને હોશિયારી નહી હારી લાગણી સહિત હોશિયારી જેટલી હોય એટલી એકડા માથે મીંડા છે લાગણી એ હોય અને પછી હોશિયારી બતાવે લાગણી ન હોય એ જ હોશિયારી બતાવીએ કે આજીવિકા છે ને એની ઉપર નિર્ભરતા છે એટલે લાગણી ન હોય લાગણી હોશિયાર હોય ગોંધિયાળો હોય એને નમાલા હોય લાગણી વાળા લાગણી વાળા સુરવીર હોય લાગણી વાળા સુરવીર બઉ ન હોય પ્રણય છે પ્રણય એટલે હૃદયની લાગણી લાગણી હોય એટલા બધા હોશિયારી બઉ ઓછી હોય ન હોય એટલે આ કીધું ને કે આ બધા વાક્યો છે કેવા છે પંચાણું પાંચ ના રેસિયા નહી એવું નઈ એમ પંચાણું પાંચ ના રેસિયામાં કોક એવો હોય કે દક્ષાય હોય પંચાણું પાંચ માં આવવાનું કીધું છે તારે આમ થાવી વાક્ય બધા વાક્ય ની જરૂર ક્યારે પડે રાગ માંથી પાછો વાળીને અવળે માર્ગે થી પાછો વાળી ને આ માર્ગે ધકેલવો તો આ બધા વાક્યો છે એ ભીષ્મ પિતાએ વિધિ વાક્યો કીધા તો વિધિ અર્થે હું કે અતિક્રમ કરીને ઉપદેશ કરવા આવ્યો છે ને આગળ આવ્યું હતું ને પાત્ર વ્યતિક્રમ દોષ લાગે પાસે હોય ઉપદેશ ન દે આગો દેવા જાય તો ભીષ્મ પિતાએ એવું જ કર્યું છે ને પડકે વાળા તો બધા કે બહુ વારી છે આવી કોઈ સાંભળાવી નથી વિષ્મ પિતા નો કથો પ્રેમમાં વિવેક ભીષ્મ પિતા નો આશય એ છે કે પ્રણાયામ હિતવા જો અતિ લાગણી પ્રધાન માણસ થઈ જાય તો પછી બંધ થઈ જાય એટલે એને દક્ષ હોતી રાજા છે ને રાજધર્મ છે આગેવાન ના ધર્મ છે બરાબર ન્યાય દીધો છે આપણે મે પછી એવી રીતે કાર્ય કુશળ થવું પણ સમય ને ઓળખવો બધી જગ્યા પોતાની હોશિયારી જ ન બતાવી રાખવી દક્ષિણ બધી જગ્યા એ પોતાની હોશિયારી એક કલાક માં બધું પૂરું કરી દેવાનું હોય ને એટલે પછી આપણે અને ભેળો થઈ ગયો છે જ થોડાક દિવ મોક્ષ માણસ થી મોક્ષ્વ જેવું હોય એવું કેવું કે તો આમ કર તો તારો મોક્ષ થાય નહીં તો શિક્ષા પત્રી મહારાજ ક્યાં કઈ આમ એ સાંત્વન આપી છે તમારું બધાને હું કરે આમ રહેવો તો થાય નહીં રહેવો તો નહીં થાય ખરેખર તો એમ છે મારે કરવાનું છે મારા ઘરની વાત છે મોક્ષા એ ન સાંત એમાં કઈ દેવું તડ ને ફળ કઈ દેવું આમ કરો છો તો થાય નહીં કરો તો નહી થાય તમારે અમારે કઈ સાંધો નથી તમારે ભગવાન નો ખપ હોય તો ખોટી ખોટી શાંત બનાવ ન આપી તમારું સારું થાય મારે આશ્રય આવ્યા એટલે તો સારું જ થાય ને હું હારો છું તે મોક્ષા એ ન શાંત હોય મોક્ષ માટે ખોટી ખોટી સાંત્વના દુખી માણસ થી છૂટવા માટે તેને ખોટું આશ્વાસન ના આપ્યા કરવું એવો ને અર્થ કર્યો પણ એવો કરવો કેવું ન હોય એનો અર્થ એવો કૃપા કરતી વખતે એનો તિરસ્કાર ન કરવો તો કૃપા કરવા માં કૃપા કરવા માં કોઈની ઉપર કૃપા કરતી વેળાએ તેનો તિરસ્કાર ન કરવો મદદ કરતા સમયે તેને હલકા ન ગણવા પણ સહાનુભૂતિ દર્શાવવી પ્રહાર ન કર મોટર ભગત દુખાઈ ગયા અથવા શત્રુ ના સોચ પછી શોખ નો કરવો એટલે જાણી નો પેલા બરાબર નિર્ણય જોખી લઈ લેવાના કે આમ કરવા માંજા બરાબર શ્રી કૃષ્ણ મારા આનંદ ની ભગત હતા ભીષ્મ પિતા આનંદ ને ભગત હતા કે નહી શ્રી કૃષ્ણ ભગવાન એને બાણસે આવું બી હું દીધા એ બહુ સારું ન કર્યું અર્જુન મને આજે બહુ શોખ થાય છે કાલે હું નહીં આવું શોખ ન કરવો ક્રોધમ કુરિયા ક્રોધમ કુરિયા નકસ્માત અકસ્માત ક્રોધમ કુરિયા અપકાર કરનાર ક્રોધ કરવો પછી ક્રોધ કરવો કારણ કે ક્રોધ કરવામાં ઉતાવળ થઈ જતી હોય લેટ ગયો કાયલ આને હેરું હરખો લાગ માં આવે તમ હું તરત જ ન કહી દેવું એટલે ક્યારેક વખતે કરતો હોય એટલે અકસ્માત મહારાજ કે બહુ લાંબો કાળ અમે જોઈએ રાખીએ પછી રાજી પો કુરાજી પો દર્શાવે છે એકદમ કર્યું ને રાજી ને કર્યું ને કુરાજી એમ ન થઈ જવું લાંબે કાળે બરોબર સરખું દેખાય ક્લિયર દેખાય કે આજ છે પછી ક્રોધ કરીશું રાજા એ કોમળ હોય થવાનું પણ અપકારી ઉપર નહી રાજ્યને નુકસાન કરે એની ઉપર કોમળ નહી નથી પણ અકસ્માતના ઉપર ક્રોધ ના પૂરતા કારણ વિના આ પૂરતા કારણ અકસ્માત કોઈના ઉપર ક્રોધ ના કરવો વિના અકસ્માત કોમલ રહેવું પણ પોતા સંસ્થાન કરે તમે એની અરે કોમળ રહ્યો છો એટલે મહારાજે કીધું કે સાધુ ને લક્ષણ મતે કીધું ને કે કોષંગ થાય તો તપી જાય અતિ સરળ સ્વ હોય તો પણ તપી જાય ભગવતસિંહ ગોંડલ પેલું અને ભગવતસિંહજી પછી સેકન્ડ નંબર એમ પ્રથમ ઓલી પ્રાયોરિટી ગોંડલ રાજ સંસ્થાન પેલું એ આદર્શ રાજા હતા એટલે એમ કેતા બીજા ને એવું હોય ને પણ ગોંડલ પેલું અને ભગવતસિંહ પછી ત્રીજો એટલે બધી પ્રજા પ્રજાથી કઈ વિશેષ નહીં એને એક નોકર જ રાખી દીધા પેલું ગોંડલ એને કોઈક જો નુકસાન કરે તો આનાથી સહન ન થાય તો પછી એમાં કોમળ દોરે રાજા એ બધી પ્રજાના પુત્ર પોતાનો હગો દીકરો હોય એમ બધા દીકરા બધા કોમળ જ હોય કે બીજા નહીં એમ પણ નાપકારીશું સંસ્થાન ને નુકસાન કરતો હોય તો એની કોમળ નહી જય જય સ્વામી મહારાજની